તો નથી હાથ ગયો તો આટલા બધા લોકો એના ઉપર આરોપ આપ્યા છે તો હાથ ગાયો હોત તો બોલો તેના મારે શું કઈ બિલકુલ હાથ જ નહિ ગાયો પણ આ લોકો ખા બોલે ભાઈ શું પોતાનો એક ના છોકરો વાય જાય તો અડિયાળી ગાયો હોવ આડિયા ને કોઈ જડ્યું નહિ તો મારો છોકરો લઈ રીધો કે એટલે બેમાન પડે આ બધા ઘર માં છે ભગવાન સર્વાંશ સ્વરૂપ જ નહિ હોય ને ગપ્પુ છે અઉશ સ્વરૂપ બોલ્યા છે ને ગપુ છે એ ગપુ નથી પણ पी चोपड़वागवानी चोपड़वा पी जावा बरबर अंश स्वरूप शुरा भगवान तो सर्वांश मार स्वरूप मैंने अंश ज्ञान प्राप्त थे शुभ अवशक એમાંથી જેટલા જેટલું કારણું પડ્યું આવરણ તૂટ્યું એટલું મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું એકવાય કેટલા આ પાંચ ઇન્દ્રિયો પાંચ અંશ નું જ્ઞાન કેવું કરે ને પણ ભગવાન તો સર્વાંગ છે અને સર્વાંશ થઈ શકે આ બહુ મન મનુષ્ય નો અવતાર છે નથી કારણ કે જેને પુનર્જન્મ સમજાતો નથી તેના આ જ્ઞાન કામ નું નથી જેને પુનર્જન્મ સમજાય છે તેના ભગવાન સમજીમાં શું કરો છો બધી ચીજો નું ભેગું થયું અને જાત જાત ના રૂપાંતર બદલાવે શું કરું રૂપાંતર થાય ટ્રાન્સફોર્મેશન હા તે વિજ્ઞાન છે આપડા ભગવાન ભાઈ ભરે છે નારી પાણી જો ભગવાન નવરા ના હતા એમના હાળા ભર્યા હારીઓ ભર્યા છે નારિયેના બીજમાં કેટલું ઝાડ ઊંચું થશે કેટલા પાંદડા થશે કેટલા નારિયેર થશે કેટલા નહી થાય કેટલા તૂટી પડશે કેટલા ફૂલ થશે બીજું કશું છે તે खाली पानी तत्व स्वरूप नहीं पड़त स्वाभाविक भराय के पद बनावट मशीनरी राखी पड़ती स्वाभाविक કેટલી બધી ભગવાન નથી લાગતી શાની બનેલી છે એમાં જરાય ચેતન તત્વ તમે કોઈ જગ્યાએ ચેતન જોયેલું ખરું જળની સાથે ચેતન મળે તો જ ખબર પડે ને હા દેખાય છે ये तो चेतन, चेतन, चेतन, चेतन हलन चलन करे चेतन चलन करे चेतन अपने इंजीन जी इंजीन में पेट्रोल वेट्रोल ना चले क्या चले પ્રવીણભાઈ પ્રવીણભાઈ જે છે ને હા એ મિકેનિકલ ચેતન છે શું છે મિકેનિકલ ચેતન ચેતન નથી સતળ હોય કેવું હોય સચલ સતળ એટલે આખો ઊંઘ હોય ને ઊંઘી ગયો હોય તો એ નાક ચાલ્યા કરે ભાઈ બધું જ ચાલ્યા હે આખું આખો દડો સતર થઈ જન્મ થયો મરતા હુદી નો સચર અને તે અચળ છે કેવો છે અચળ એટલે આપડા લોકો એને સતરાચર કે છે શું કે છે સતરાચર જગત શું છે સચરાછ સતરે આ દેખાય છે તે ગાયો ભેંસ્યો કૂતરા ભસભસ કર્યા કે રાત એ કઈ આથર ગયા બધા છે આ સતર બૂમ બોમ બધા રહ્યું